સ્થિર કરવા માટે અને અહી આપડે જ્ઞાન આપવા પછી આત્મા ને સ્થિર કરવાનું અહિયાં આગળ હોય છે આત્મા જાણ્યા પછી આત્મા સ્થિર કરી શકે જાણ્યા વગર પેલું મન ને સ્થિર કરવાનું બીજા ધર્મ માં આવી પદ્ધતિ છે ખરી બધે તમે સ્થિરતા કરવાનું તો ગુણ કરો ભક્તિ કરે સામાયિક મન ને સ્થિર કરે બધું બરોબર સાસુ નો વિચાર આવે તે પાછું ધક્કો મારે કલાક માટે પણ આપણે સામયિક કરીએ એક ક્રિયા માં કરવાનું શું આત્મા ને મન ને ધ્યાનમાં રાખીએ આટલું જ આત્માને મન મન ને સ્થિર કરવા માટે બધું બધા વિચારો ખસેડ ખસેડ કરવાના એલૌકિક અને અલૌકિક આત્મા જાણ્યા પછી લૌકિક બધું લૌકિક હોય છે બધું મન ને સ્થિર કરવા માટે મન સ્થિર રહે નહી એક કલાક મન સ્થિર કરે ને સારું શક્તિ વધે ને મન મનની શક્તિ વધે ને ચલિત ન થતું હોય મન આતર્યું મન ને સ્થિર ગયું તે બધું પુણ્યકર્મ બંધેલું હોય પુણ્યકર્મ એ તો અહીં શરૂઆત કરે ત્યાંથી પુસ્તક લઈને બેસે તો એ ચાલે કઉ પુસ્તક માં વાત વાત કરે ને ધાર્મિક ધ્યાન કરે સજાવે ગાય પાઠ મોઢે કરે પણ બધા માનસિક સામાયિક હે માનસિક એમાં આત્માન લેવા દેવા ને મન સ્થિર થાય મન મજબૂત થાય લોકો શાસ્ત્ર આપડે ધાર્મિક વિધિ થાય છે ધાર્મિક વિધિ થી કરે છે તે હું કરું છું સામાયિક થાય છે ના મને આજે પરમદેશ કીધું ને પાઠો મોડે કરવાના સૂત્રો કરવાનું પ્રતિક્રમણ પણ એ પણ કર્મ છોડવા માટે અથવા કર્મ જે આપણે કસાયો થયા હોય એ ઓછા કરવા માટે વિધિ છે જે સામે પૂરો થયા પછી પ્રતિક્રમણ શીખીએ છીએ હું હમણાં છેલ્લા કેટલાક સાંચક ધર્મધ્યમ નું કાવસક કરાવું છું ને પોપટ પંચી પાડાવતો મારે વેદ વાંચતો હતો હવે આ પાછો આવ્યો એટલે મારે પૂછવું પડ્યું પ્રત્યાઘાણ પચકાણ કરી લીધા છે પાંચ મહાવત છે એને અનુસરીને આપણે દર વખતે ઉપવાસ છે પછી મર્યાદા રાખવાની છે ખાવામાં દરેક પચખાણ પાડવાનો હોય છે એટલે જે પ્રમાણે તમને પાવતું હોય એ પ્રમાણે તમે કોઈ પણ પ્રકાર નો લો ને પાડો તો સારું એમ શું તમે મેં તો આજીવ તો શું છોડી દીધી વીડી છોડી દીધી એ બધું કોઈ પણ જાતનો આહાર નહીં જેટલા પછી છૂટ છે એક ફિલોસોફિકલ વ્યુ પોઈન્ટ પછી જે જે મારું આવ્યું તે બાજુએ મૂકવાનું પછી બધું બાજુએ મારું મૂકી દે એટલે આય રહેશે આ મિથ્યા નો બધો થઈ ગયો છે થોડું છે ને અંગ્રેજી સામાયિક કરવું પડે ને એ આપવાની સામે એ ખરું આપવાની સામે થાય એટલે જાગૃતિ વધી જાય જાગૃતિ વધી જાય એટલે પ્રતિકમણ થયા કરે પછી સામાયિક થયા કરે બધું થયા કરે જાગી છે આ સહયોગો વધ્યા સહયોગ વધતા વધતા સહયોગ પૂરા થશે ત્યારે ગાડી ઉપર માર પણ મોટો હુમલો આવે આવતો નહી બધા હુમલો થાય એટલે શું થાય કરના બહુ મોટા ઉદય હોય ને માથે દુખતા હોય પગ ફાળતા હોય શરીર થતું હોય થતું હોય ને ત્યારે ત્યારે ઉલટા નું એટલે કે વ્યવહારિક પાછું કોઈ પણ પર્યાય બતાવે એટલે ઓટોમેટિક ઉપયોગ માં જ ઘુસી જવાય ને તારે વૈભવ ને એ છૂટો રહી જાય થઈ જાય પછી બાર ની પીડા છોડી દે પછી તાર બીજો હુમલો આવવાના પોતાની સહમતી ના હોવી જોઈએ જાગૃતિ ત્યાં રાખવાની છે આ હુમલા આવે છતાં પોતાની સહમતી સહમતી ના થઈ જવી જોઈએ એ આખું જે કેવા માંગતા હતા સહમતી વિરુદ્ધ ઉપયોગ ઉપયોગ બધો કહેવાય મારો જાય અત્યારે બહુ નથી થાય આપડે અમુક દાખલો લઈએ તો થાય ને બરોબર શું પૂછવા એ ફાઇલ માંથી કઈ રીતે છૂટાય